બાર ઓગણીસો પંચોતેર દાદા દર્શની ભાઈ જાય છે ને સમજાય છે લે લે લે ડડ ડડ છે દી કે આમ મત કર નાડે એક વખત થાય છે ખરી ને હા તે એક વખત ભાઈ ભાઈ એક વખત બીજી રાત નું મે રેકોર્ડ તરાઉં ચારે વાર સાંભળું હે રેકોર્ડ છે ને તા ચારે વાર તરામ હોતી હોય દી સાંભળું બૈરી પૂરી થઈ જાય ચાલ બોલ હવે કંપરો એને પસંદ કર્યો ત્યારે પૂછવાથી જવાબ શું મળે માથું મારે આપણા મનુષ્યો મનુષ્યો માં ફેક એજ ના ભાઈ છે એના જેવા ગુણ હોય હા તેવા ગુણ હોય ને એને પૂછવું શું અગર તમે ને બરોબર છે શું કે ભાઈ થઈ છે ને ખૂચિયા કરશે કે કાડમ કાદો ખર્ચા કરશે વિષય વીસ નથી વિષય વીસ વાત નહી ભગવાન માવી મોક્ષ ભગવાન મારીને દીકરી હતી એ તો બેદરકારી કેવાય ને હે એ તો બેદરકારી કહેવાય ને બે સરકારી કેવાય માણસ નહી એટલે ડરવા જેવું હોય કે ના ડરે તો એ તો એની મૂર્ખાય કેવાય કેવાય ડરો પોલીસ વારો પકડે ને પોલીસ પકડે પછી તમારી પોલીસ ત્યાર પછી ના બેસી આ જે કે સાચો માં એટલે આપડા સંસારી આપડે સુરક્ષે મારા લખવું પડે છે નિદરતા એ ગુણ છે બરોબર છે પણ એમ કે કોઈ માણસ વગર વિચાર વર્તન કરે તો એ દુર્ગુણ છે વધવું છે એ પ્રમાણે ન વર્ષે તો એનો અન છે દોઢ ખાસ બરાબર હવે નિદરતા જે છે એ તો જ્યાં જ્યાં એવા એવા પ્રસંગો હોય બીજા માણસ ના ડાય લોક કરે ત્યારે એડર કે આ વિષયો માં જે ખૂબ જ છે એમાં તો એની હિંમત નથી કામ કરતી હિંમત નવી કામ કરતી હા એ તો એની અશક્તિ એને લઈ જાય અશક્તિ કરવા નથી મને આ ગઈ નામનામાંથી એવું બેકામ પણો ના એ બેકામ એ બેકામ પણાને નિદેતા કરી શકે તો કે બસ આ હું તો સુદીર બીજો કરો શબ્દ એટલે આપણો સેટમોને લાગે કે લેખાઈ દેરો આ એ લેખાઈ હતી દેરાને કહેવું નથી કે દેરો લેખાઈ લેખાઈથી ઈશકારા દી એક કામ જે હિસ્સે હું જેથી બધા કામ કારી દેખાય પડ્યા ના એ એક એક વખત ન સિકા ખાતા ન લેતા ત્યાગી હોય બંને એ હતીંગી હોય ત્યાગી કોઈ હતી ભગવાન કેટલી વસ્તુઓ છે પણ જો તમે મૂર્ખા નથી એ તો ભગવાન અહંકાર નું પરિણામ બરોબર હા સારી વાત છે ત્યાં રાધ સંવર્ધન છે એનું નામ કર્મ સમાધાન થાય છે પેટ ભલે ગણું છે માણસ હોય એના પેટી બદામ ની આપણે કોઠલી કરીને જો મૂકી આપે એના પેટમાં કઈ આવે નહીં થાડીમાં આવે राता में दोस्त ना जो बजूरा का काम हो तिरका हो अरे है किसी ने भी कोई तो नहीं है मेरा मतलब लोगों के अंदर तो ना ना का इतना बड़ा इतना हरा हरा जैसा है ला रे भाई ना कैसे खाना का बोलवा के खाना बोलवाने के लिए कोई गंदा का कर रहा है मुंह में का हुआ चक्कर है देखो तो मैं हूं इधर बात नहीं साला बड़े नहीं है અલાવણ જો આવાનું તો એ મરવા વળ્યો આવાનું દાડા દાડા રજકો ડગું શેડા આહુવા બોલ કરે એનું કુતે જે સામો ભીસના તો દમે મેં ક્યાં જંકલા લોકો ઈશુ લખાવે પર મારી બોલાય ની કે હું અંતર મરીએ છો નાહી આ મારા ભજે આદાન કરતા લોકો આને આહુવા બોલવાની ગરજ સકતા કે એ જો છો બુટ સાઈડ ઓંડા સાઈડ લેતા લેતા દેપાનો બરોબર કેમ કે એક અકરા બોલે ને કારણ કેવું હોય ઓફિસ માં શું અને એ ગમતો હોય બરોબર આ ધર્મની વાત ની છે મસાહારી વૃત્તિ એટલે પડવા પડ્યા છે અને ધર્મ આમ ધર્મ બધો ભાઈ સૌ ધર્મ જૈન ધર્મ પાડતો હોય વાતની છે મંસાહારી વૃત્તિ છે વૃત્તિ કેવી છે મસાહારી પડાય કેવાય છે બરોબર નફો થાય છે તો અસવા પડે છે અને ખુબ થાય છે એટલે આ સ્વપ્ન માં સ્વપ્ન જય સચીરા આવે ને હા ત્યારે કે હું બઉ તરસ્યો છું હા અને પાંચ માર્યું હા એ વેપારમાં એ રડવા બનવા કારણ તરત તેનાથી સહન થાય થાય આંખો માંથી આસુ નીકળે આખ થાય છે અને કોઈ થાય કે બહુ એમ કે રૂપિયા બહુ જોઈતા હતા તો ઝઘડો દેખાયો અને જેટલું હાથમાં આવે એટલું લેવા માંડ્યું આ જમા આનંદ થાય આ જમ્યા દુકાન મારી દુકાન મારી બેઠો પેલો જ નફો હોય નફો આ દુકાન મારી બેઠે મારી બેઠો માની ગયા હવે પછી આંખ ઉભા છે ખેલાડી એટલે બીજા ને નુકસાન કરો એવી રીતનો ખેલાડી પણ એ અર્થ જોતા બાળક રમતું હોય એ ખેલ કરતો હોય તમે ખેલ કરવા લાગો તો એનો નથી પણ તમે જાય અને મોજ કર્યું હોય તો પણ મોજિન થઈ જાવ પછી તે ના કામ તે એવું કેવા માંગે કારણ કે એ રસ્તે ઉતરી ગયા ને તમે આ જગત કઈ નકશાનક સજે નથી જગત જો કદી મોરસ નોર્મલી હોય અંદર થી જો માણસ ને દારૂ પીવાની લત થવાય હા તેને જડે દુકા તો એને બધી દુકાનો ફૂટવાળા ની દુકાન દેખાતી નથી શાકભાજી દેખાતી નથી કપડા દેખાતી નથી પણ દારૂ દુકાન કયો છે કેમ થઈ ગયું લોકિંગ થઈ ગયું નહીં તો એ દારૂની દુકાન આવે પછી કોઈ ક્યાંય શુક્રવાર દારૂની દુકાન મૂકી છે તો તમે ના જોશો તો મૂકી તો બધી ઘણી દુકાનો છે તમે કેમ હા આ પેલું એ છે ને લકડીયા માંથી મીઠું જોઈએ તારી મીઠું લોસો નથી લેતા એવું આ દુકાન જે તમે તમારે જોઈતું હોય એ તમે લો છો અને દોષ બીજા જગત નો જગત નો સભા પોતાનો દોષ જોવા જીવને એવું થાય છે કે આ દોષ જો બીજું કોઈ વ્યક્તિ દેખાય તો આપડે એમ લાગે કે આપણા પણ આવો દોષ છે પણ જો આપણામાં એ દોષ ના હોય બીજા હોય તો આપડી વૃત્તિ દયા વૃત્તિ રે આવો દોષ છે અને આપડામાં નથી એટલું સારું છે માધા વિહો ની ડૂબી વાસનાઓ ગાડી છે વાસણાઓ ને ગાડી કેમ કઈ માધા વિહો ને નિયમિત પ્રમાણસર હોય છે એટલે પૂર્વભાઈ વાતના વાસના એટલે શું કે ચાર્જ થઈ ગયેલું છે એ ડિસ્ચાર્જ થવા આવે એનું નામ વાસમાં કહેવાય સમજે વાત ના એ ડિસ્ચાર્જ થવા આવી છે એનું માધા વિહાણી મર્યાદા વિહાણી હોય ને ગાડીમાં હોય છે સંકટ નઈ ભણ કરતો નથી હતી દફાઈ ગયો કેસ જ બફાઈ ગયો કેસ જ દફાઈ ગયો છે જય સશ્રીલા મહીર કેશું મુખ મહીર મહા મહાત્મા બહિર્ષી બહિર્વૃષ્ટિ બહિર્મુખી બહિર્મખી મા પૂર્ણ સિદ્ધિ છે માનવી નું મંદિર નું મંદિર સંપૂર્ણ સિદ્ધિત છે ત્યાં આગળ મુક્તિ પ્રાપ્ત થઈ શકે માથાના માયા ના પુત્ર માં માન કુ ભયંકર નાની પુરુષ પૂરેક ની અંદર અને પછી જયારે જરૂર હોય તો મુસલમાન આવે છે બહાર નીકળી દઈએ વાતચીત કરી લઈ આપડે સુધી તમારે પેલા ભીખાભી ફજદાર હતા પોલીસ પણ પુરાના અંદર નહીં ગયા ભંડારી એકાણું ભંડારી નહીં એમ કધ્યું નહીં એટલે આ ભંડારીઓ એટલે ધ્યાન કે અને પોતે વિતરાગતા રાખે પોતે વિતરાગ એનું થોડું નામ તો આ વ્યવહારિયા ને પણ છે એ રીતનું થોડું પણ મારતો હોય તો બીજું બુદ્ધિ ના ખેત છે બુદ્ધિ ના ખેલ બુદ્ધિ એ આત્મા પ્રકાશ છે છે આત્મા અને તે બુદ્ધિ પર પ્રકાશિત છે અને આત્મા સ્વર પ્રકાશિત છે શું છે એનો બળ પ્રકાશ એટલે બુદ્ધિ થી કોઈ દાઢો મોક્ષે કોઈ જઈ શકે રહો નથી નહીં એટલે જ્ઞાનિકુદ્ધિ હોય નહી આ જ્ઞાની બુદ્ધિ પાસે બધા બેહવાથી સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય એ નવી બુદ્ધિ ઉત્પન્ન કરાય છે સમ્યક બુદ્ધિ એ મોક્ષ નહીં કહેવાય સમ્યક બુદ્ધિ એમના સત્સ્ય માં બેસાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે સમ્યક બુદ્ધિ સમ્યક બુદ્ધિ બાકી આ જગત માં જે બુદ્ધિચારક છે એનું વિપ્રિત બુદ્ધિ જયારે બધા ઇન્દ્રિય વિષય હોય છે આખું ભરીન વિષય જ પડેલું છે પાંચ વિષયો અને આપડા અહિયાં આગળ કસાયો માં પડ્યા છે શું છે અહીં અહીં વિષય ભોગવવા પડે છે કઠાય ના લીધા દુઃખ ભોગવા પડશે ઘેર ઘણું હોય પણ નિરોસે થાય નહી લોભ માર્યો લોભ કટાય લોભ ના કટાય થી ઘેર નિરો જમે નહી અને ફોરેન તો વિષયો ભોગવવા માટે આવ્યા છે અને વિષયો માં જ રહેશે અને કથાય કથાય એ ભયંકર ની કથાય થી ભયંકર ની તેના નિમાડામાં પકાય ત્યાર પછી એ પાકું થાય આ નિમાડા પકઈ રહ્યું છે બધા માટ અને નિમાડો છે ને એમને ડેવલપ થતા આવવું પડશે આપ્યો હે અમે સુખીએ તો આ નિમાડો અમને સુત્રો આપ્યો પણ એમને ડેવલપમેન્ટ છે ને ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ થતો થતો એવું છે એવું કેવાય તો નઈ જાણે ના પણ એવું ના કેવાય છતાં આપણે કહીએ વાતચીત ઓળખાણ પાડવા માટે આપણે અમારી વાત ઓળખાણ એનાથી પડે આપણને એમના એમના એમના બધા અંગ બધા ઓળખાય બધા આ તો એવું છે ને કેવલપમેન્ટ એ પણ બરોબર સાયન્ટિફિક નથી સાચી નથી સાયન્ટિફિક કે ઘણી વાર આપડે એવું જોઈએ છે એમનું એમ કેવું છે કે મોટા પ્રાણીઓનું જે મગજ હોય છે એ બહુ મોટું હોય છે म करता करता प्राणी बुद्धिमान थे मगजना दाखलाओ मगजू बुद्धि मगजना दाखलाओ लैसे एम्पेरिकल एविडन्स के आटा प्राणीओ मगज मोटू से बुद्धि ओँची અને એથી જેમ જેમ વિકાસ થાય છે એમ પ્રાણી નું જીવન થતું જાય અને એની બુદ્ધિ બચતી જાય કે માણસ પ્રાણી જેવો હતો અને પ્રાણી જેવું પૂતલું છે એવું જ માણસ ને પણ ધીમે ધીમે એને ઉપયોગમાં ના આવી એટલે ઘસાઈ ગયું આવું આવો પણ મત છે પાશ્ચાત્ય ઋતુ વાળામાં એ બધું એ મત એ બધે એમનો આ બધો સંકલ્પ માણસ અમુક ગુણ લાવે એટલે પૂછડા વાળો માણસ હોય ચિમ્પાજી થાય જય સચિદાથ કર્યા એમને સાથે વિષયો છે આખરી ભૂખ તેટલી ભૂખ ભૂખ ને સંતોષવા માટે પ્રયત્ન છે એમ કેટલું કામ છે એને વિષયો સાથે નથી પછી આગળ વધ્યા એ બધા છે આપડા કચાય છે તદ્દન કચાઈ નો જથ્થો છે આઠ પેઢી લોભ હોય મારા દાદા ને ને એના છોકરા ને બધા ને આઠ પેઢી લોભ નહીં આ આ બારોબાર થી આવેલો લાગે છે આથી પરંપરા આથી પરંપરા મોડા ઉપર દિવેલ કર્યા કરો બે છે માટે પૂજ્યો હોય પૂજ્યો હોય જાત જાત ની ભૂખવારી પ્રજા છે શું છે અને કીર્તિ એવી કઈ મફલ અભ્યાસ મળ્યા જ કરી રખડ રખડ કર્યા રોજન પેક અને અભ્યાસ મળે પછી હું બઉ કામ કરું છું મને અભ્યાસ મેં રખડ્યું તારે ફોર્મ માં દાન ખોરી છે પોતે પોતાનું સ્વરૂપ જ છે તે જુ નહીં કઈ જાતનું વાત પારકા ના શું ઓળખો તમે પોતે પોતાના ઓળખતા નથી તમે પારકા ને શું ઓળખાણ ના પાડકા બધા ને ઓળખવું પડે પોતે પોતાનું ઓળખા ને શું ઓળખ ના એમને પૂછ્યું હતું હું તો એમ જાણતો દાદા મળ્યા પછી આપડે આવે થોડા ઘણા તમારા જ્ઞાન થી મારું જતું રહેશે બધું આવું કુ થોડો ઘણો કુપાત્ર એને શું તુજો શું સુપાત્ર આખા હિન્દુસ્તાન માં સુપાત્ર માણસ એક નથી શું કહ્યું સુપાત્ર કરવા નથી ગયું કુપાત્ર નહિ આમ બધું આખાત્ર નહીં હું આ કુપાત્ર કુપાત્ર વિકેશન કહેવાય શું તો હોય ને થોડું બઘેલું હોય કુપાત્ર કેવાય પછી સમજ સુપાત્ર બરોબર કોઈને કુતરા નઈ ના આપે એવો સુપાત્ર ખોય લાયું નામ કેવાય ધર્મ ત્રાસ ના આપેલા કુપાત્ર અને અપાત્ર માં નથી અત્યારે અત્યારે તો માણસ કોઈ વિશેષણ રહ્યું નથી નિર્વિશેષ રહ્યું છે શું થઈ અપાત્ર એક વિશેષણ છે વિશેષણ છે અપાત્ર શું ખરાબ થઈ ગયું માલ આખો ભગવાને શું કહ્યું મહાવીર ભગવાન ગયા ને પૂર્વ વિરાજ એટલે તેનો જે ચાર આ ચાર આરા થી જે હિરંગાઓ કરેલી હતી તે રહી ગયેલા માલ એ માલ આખો માલ બધો બધો પાસ થઈ ગયો પાસ થવાનો હતો એનાથી બીજા વધારે ડરે આવડે એટલે એ બધું ત્રાંગ આવડે માં ના આવે ભણે એ કરાવ આગળ એને તાગ કહેવામાં આવે શું કહેવામાં છે આપડે નાખ્યું ના આવા માણસો ફરી કાઢીને રાઘા નખા દંડ અપાતો તો ઉભા આવી ગયેલો શું કે છે આનો ચેત બઉ ખરાબ છે ઊભા ઉભા આવી ગયો ગયા પછી સમજાય સારું છે કે આવે શું કાવર કે પછી વર્ણન તો કરો વર્ણન કરો કઈ સુધી આવ્યું છે હવે કઈ સુધી આવ્યું છે જુદું છે બધું જુદું તો ગયેલા હતા ને તેની ઉપર રાતે મનમાં મનમાં એમ થતું હતું મરી ગયેલા ઉપર એટલે તો થી ચાલ્યું નિકાલ તો કરવા ને શું સંભાવે ફાઈલો નો નિકાલ કરવાનો શું અને એના માટે જ્ઞાન વર્તે સંભાવે ફાઈલો નિકાલ કરવાનો એના માટે જ્ઞાન વર્તે અપેક્ષા ની સાથે સંબંધ જ નથી અપેક્ષા જો હોય તો એની હાન ના બી માં પરિવર્તન આવે આપડે તો એક વસ્તુ વળગેલા જ પૈસા છે હવે એમાંથી છૂટવાનું છે જો હું તો એવા વર્ગેલા છે કેવું દેવું કરીને એ નથી કરવું એટલે બધો રસ્તો સમજી સમજી એ તો ભણ કે મારવું પછી અમે ખતમ ખતમ ગયા તો ગયા હર્ષો કે આપડે ખોજ ના ખાવી નિકાલ કેવો કરવો આપડે ખોજ ના ખાવી આવતા બહુ બધી રાતે રાતે વિચાર કરો ડોક્ટર મને લાગ્યું ડૉક્ટર નું લેણું હશે કાંઈ એના કા છોકરી આવે એટલે મળી જાય કેવું બની જાય છે હા પણ રોકડા અભિયાન ના પતે રોકડા અભિયાન ના પતે હા એ ભોગવટો છે ને ભોગવટો છે ભોગવતો છે ના નિમિત્તે આપડે વિચાર છે અરે ભાઈ જરાક થોડીક તમારો પૈસા જરાક પછી બંધ માની છોડી ગયો માજી આવ્યા હતા ને માજી છોડી ગયો તું છોડી પછી ગયો મુશ્કેલી તો આયા મુશ્કેલો મુશ્કેલ નથી જઈ જઈ વાત આ તો વિષમતા નો સાગર છે શું છે એમાં થોડી ક્ષમતા રહી જાય એ તો એક આશ્ચર્ય છો એ આશ્ચર્ય કરે એવો છે અત્યારના જમાના માં પ્રતિધ્વનિ એવો છે કે આ ક્ષમતા રહી છે ને તો આની ભીતર માં કઈક આગ હરતી હશે આની ભીતર માં કઈક ભેદ હશે અત્યારની ક્ષમતા અને માણસ ની છે લક્ષ્ય ની અંદર ક્ષમતા વર્તી હોય આંદ નો ભેદ એટલો બધો ઊંડો છે એમાં એ તો બધું અહંકાર અહંકાર વધવાનું કારણ શું અત્યારે સામાન્ય રીતે બધા માણસો ને ક્ષમતા વધે એની આ ભેદ બહુ મોત્પર્ય છે આદર્તા આના સિવાય ક્ષમતા નથી કેવાય નેફટ મારે શું કેગવાને એ તો કઈ એનો તો કોઈ દાડે ઉકેલ નઈ આવે છે મારે શું તારા છોકરા છે મારે શું કેમ બોલું એવા નફત થઇ ગયેલા હોય પાછા નફત ના બઉ દુખ આવે આપડે માર્ચ ઓગણીસો પંચોતેર દાદા શંકરલાલ તો પછી ક્યાં નો તરત જ કોઈમાં એકદમ ખાવાનું કે પછી અમુક ટાઈમ સુધી વિશ્રમો લેવો પડે ઉપર સામાન્ય પુસ્તકો સામાન્ય રહેશે ક્યાં કે પછી સીધો દેહ બીજો મળે છે એમ સીધો બધા ત્યાં જગ્યા મળે ત્યાં પછી દેહ છોડે બારમું કરે છે એવું બધું કરે છે આ મનુષ્યનો સ્વભાવ કેવો છે કઈ પણ વેરો ગાલે તો વેરો ભરે અને વેરો ના હોત ભરે નહી કેવું કે આપડા સંતપુર આગળના લોકો વેરો ગાલી દીધેલો છોકરા એક તો અહી છૂટ્યો ના હોય અને વડોદરામાં જન્મવાનો હોય જન્મવાનો તો વડોદરાના યોધીમાં પ્રવેશ કરેલો હોય પ્રવેશ હોયમ છૂટ્યો ન હોય એટલો થઈ શકે છે એટલે અહીંથી ગુરવ છૂટેતા ત્યાં યોધી પ્રવેશ થઈ જાય ગુરુ યોધી પ્રવેશ થાય ત્યારે બધા મરી આવે બે પેલું આવે ને તે બધોળા ના ગોળા લોખંડ લોખંડ નો ગોળો ગરમ ગરમ હોય ને લાલ લાલ એને પાણી લીડ નીચે પડે પાણી લાલ લાલ ગોળો હોય પાણી ટપક રેડે પાણી રજવી જે પોતાનું બધું પડે છે બધું ખોરાક અને તરત પિંડ બંધાય છે તરત જ એનો પિંડ બંધાય છે સમજ પેલું ભેગું થવાનું હોય તો એથી ખસે નહી તો ખસે નહી એથી દે છોડે ક્યારે એની તૈયારી પછી ભેગી હોય ખાલી કરો એટલે બધું એવિડન્સ છે સાયન્ટિફિક સર્કમ છે એવિડન્સ છે અને કોઈ જાત ની ચિંતા તમારો તમારી પાસે એનો ફોન કરી તરત પાછો એટલે મારે કોઈ જોડે માથા કરી ગયો ત્યારે પછી આ બધી આ બધી એની પાસે ક્રિયાઓ કરવામાં આવે છે અને પછી સમસ્યા સાધની ક્રિયાઓ કરવામાં આવે છે એ બધું આપડા પંડિતોએ શોધન કરેલું કે આ લોકો વેરા વગર વેરો ભરેલા નથી વેરો નાખ્યા વગર ટેક્સ નાખો વેરો નાખ્યા વગર વેરો ભરેલા નથી એટલે વેરો નાખી દીધો તમારા બાપને પછ છે એ વેરો નાખી દીધો જે આ લોકો કરે છે એ કરે પછી એનો છોકરો પાછી એને પાછરે કરે એટલે આવું કોઈ સારી શુભક્રિયાઓ કરે એ હેતુથી આ બધું લગાલે સંદર્ભ સમજ ને બાકી જે પોતે કરી ગયો ને એટલું જ પોતાનું બાકી કોઈ કોઈ કરે અને આપણે પણ એ કહશું ભાઈ નહીં એક છે કે તમારા માટે હું ભાવનાપૂર્વક કોઈ ક્રિયા કરું તો એનું ફળ બોલે તમને પણ આવી બધી આ ક્રિયાઓ જે છે ને પાછા તેરમાં બારમાં નહીં એ તો પોતાને પોતાનો શુભ ભાવ કરવા માટે જ છે આપણા પંડિતે ગોઠવણી કરેલી છે અને શ્રાદ્ધ છે જે ભાદ્રાવ નાખ્યું છે ને શ્રાદ્ધ એ શ્રાદ્ધ માટે સાયન્ટિફિક છે તે આપણું આયુર્વેદના આધારે કરેલું છે કારણ કે પહેલાં આ દેશમાં વરસાદ પુષ્કર ને બધું બહુ ચેનરિયામાંથી જીવી શકતા લોકો શું થતું એમાંથી ઘણું ભરવા આવ્યું ભાદરવા મહિનામાં એટલે ભાદરવા મહિનામાં આ લોકો શું કર્યું કે આ પિતળો તાવ આવે છે એના માટે રોકવા માટે સાધન ખરી કે ભાઈ આ પૂનમથી મળીને અમાર સુધીના સોળ દિવસ શ્રાદ્ધમા રાખો એટલે શ્રાદ્ધમાં શું કરવાનું ત્યાં કે દૂધપા ખીર દૂધની કૌશિક ગયું વસ્તુ ખાવ કરે તેનાથી આપણને પેલો કીટનો ભાવ હલકો પડી જાય અને પછી એવું કર્યું બધાને કુટુંબ તો હમ વગેરે ખવડાવો ને એટલે પંદરે દસ ચાલે એટલે એમ કરતા કરતા બચી જાય એટલે પછી ત્યાર બચી ગયો ત્યાર પછી આપણે કહીએ છીએ ને કે ત્યાર પછી આપણે નર્સોના નવરાત્રિના નવરાત્રિ કે છે ને સત્યા ને એ ત્યાંથી નવેસરથી જીવન મળ્યા જેવું હોય ત્યાર પછી આપણે આમમાં આવી ગેલમાં ત્યાર પછી દિવાળી દિવાળી બાકી મોટા મોટો ભાદ્રો એટલા માટે સાયન્ટિફિક એ મૂકેલું છે અને ચોમાસા બધા જે મૂકેલા છે ને આથે એ સાયન્ટિફિક છે સત ને મેંત અગિયારસ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયાર નો મન આહાર નીહાળવાનો વાંખ ને આહાર નિહાલવાનો પન ને આહાર નિહાલવાનો શીરો બનાવો ને પકોડી બનાવો ને શું બધું એવું શોધી કાઢ્યું છે ને આપણા એક અગિયાર કરે તો કોમ કાઢી નાખે પણ આ તો લોકો અગિયાર